સારું હારતી ની કામ કેવાય મોક્ષ ના થાય બેન બુદ્ધિ લઈ હતી બુદ્ધિ ગસે ઈ જવા ને ને હાથ એનું મત માળા મળે છે દાદા શ્રીમદ રાજચંદ્ર આટલા જ્ઞાની પુરુષ હતા એ દાદાની જેમ બહાર કેમ નહી પડ્યા વધારે ગુપ્ત કેમ રહ્યા થાય નઈ એમની પોતાની ચિંતા બહાર ની ચિંતા હતી અંદર ની ચિંતા નથી અંદર આનંદ હતો અને આક્રમ માર્ગ છે અંદર બહાર બધી ચિંતા માર્ગ જુદો બહુ વાંકી તારો નંબર લાગી ગયો પેલું એવું હતું સાધુ થી પાણીમાં પગ તો ના મુકાય છે કે સાધુ થી પાણીમાં પગ ના મુકાય છતાં પાણીમાં તરીને નદી ઓળંગી એક સાધુ શ્રીમદ પાસે જ્ઞાન લેવા ગયા હતા એ વાત સાચી છે અત્યારે સાધુ થઈ ગયા સાધુ તો કોણ નામ કેવાય કે જેના ક્રોધ માન માં અંધા પડી ગયેલા કોઈને અસર ના કરતો અને આ તો આપડે કઈક મારા બાપજી તમે બરોબર નથી કે ત્યાં મળે સ્વામી માં પડે થઈ છે ના પડે થઈ છે આ તારી બાજુ આમ ત્યાં મળે બધું દાદા કાનજી સ્વામી હતા ને એ બુદ્ધિ કહેવાય કે જ્ઞાન કહેવાય બુદ્ધિ હારતી વાળ નો અહંકાર ઘટતો જાય તને લાભ થયો છે ધીરે ધીરે લાભ થાય છે મને ખબર નથી ભૂપેન્દ્રભાઈ જોઈએ આ કે મામા રેખાય એને અંદર ની આંખે સુધા હાથમાં રેખાય મુંબઈમાં છે હૃદય માં બરોડામાં છે કે અક્રમ વિજ્ઞાન દસ લાખ વર્ષે પ્રગટ થાય તો આ જે બુદ્ધિ છે એ લોકોનો મોક્ષ કેસમાં બે નવી જ જાતનો નફો એમને લીપમાં दादा तो मोटा डाक्टर भलभला બુદ્ધિ વધારે જોઈએ માને એ તારી બેન ને વધારે બુદ્ધિ જોઈએ બુદ્ધિ ના હોય મારું શું કામ નથી અમે કઈ અમારી બુદ્ધિ નહિ એવું એને લાગી એમ નથી ખબર કે બુદ્ધિ હોય તો અહંકાર હોય અહંકાર હોય તો દાદા મહાવીર સ્વામી ને उच्च हाथ मेरा स्वामी जन्म छतारोटाणस कर्म है, पेर है। राजा ઊંઘ ના આવે તેથી પ્રધાન ને કહેલું કે આ બધા જે આ વાજિંત્ર વાળા છે એ બાર વગાડે ને હું ઉગાડે બધા ઊંઘ આવતા ભરી વગાડે પછી બંધ કરી દેવાનું એટલે બધા વાજન ગયા કરે એમ કરતા કરતા રાખે ઊંઘી જાય પણ પેલા વાજન ત્રવાળા પડી તે ઊંઘી ગયા રાજા ઊંઘીયા કરતો હોય તો એ વગાડી વગાડે કરે એ તો પડી ગયા તાન પછી રાજા કર્યો છે એટલે બઉ અકઈ ગયા ગુસ્સે થઈ ગયા રાજા પ્રધાન ને બોલાવ્યો પ્રધાન રાતે આયા પ્રધાને કે શું છે આ બધું કે જગાડે છે ઉઠતા प्रधान खूब ठपको आप राजा जी कहते थे, थे, थे।, थे। कौन मिशु रेड़ो कर गरम गरम करीशु रेड शिशु रेड मरी गया बिचारा तो ते तेन आ कोन मीरा पाड़े બધા જેમા સ્વરૂપે જોવાનું ને પછી લખેલું છે કે તત્વ સ્વરૂપે જોવાનું તો શુદ્ધાત્મા સ્વરૂપ ને તત્વ સ્વરૂપ માં શું ફરક છે છે તેને તત્વ ના કહેવાય અત્ય સુધાત્મા એ તત્વ છે દાદા કેવું લાગે બરાબર છે આપડે વામ કેટલા વાગે નીકળવાનું ના થયું હોય વાંચે કારણ કે આપડે વાંચવું હોય વાંચે નઈ સાઈડ વાંચે છે વાંધા ચલા આવો ભેલાવું ના હોય ને અથવા તો આવો ભેલા તમારું શું ચાલ છે આ બધું અમુક ના પડી ને પૂર્ણ દર્શન દારૂ બધું સુટી ગયેલું પછી તેદાર થી ક્યાંથી આવે તો મારે જગત નું કલ્યાણ માં મારે પડવાનું મારું કલ્યાણ થઈ ગયું કે પછી લોક કલ્યાણ ની ભાવના જાગી કોઈ વિષય નહીં નાણાં પવિત્ર જાય શું કર્યું કર્યું ने है। है है है दादा तम छोतेर वर्ष थे छोते चश्मा नही वनसाये शुभ नही चश्मा था, था नही દોર દોઢ ને બધે વેખાયું કેતો નથી લોક બધા કરાવે એ તો અમુક અમુક નજીક ના બધા સેવા કરેલા નથી એના કહેલા બધા કયા ચાર હજાર માં ચાર વાળે પા એકસો ને પાંચ ઓછા માં ઓછા શું અત્યારે લોકો ત્યારે અમારા છોતેર વર્ષ પછી તમારે મુંબઈ મુંબઈ વાળા છું મુંબઈ વાળા ત્રણ લોકો પૂછવા કેટલા વર્ષ નો તે આ પેલા જ્યોતિષી અને પૂછાયે તો પૂછાયે તો હે મળું એવું ત્રીજા એક અમારી ગુરુ પૂર્ણિમા ગુજરાતી ગામના હતા જરા લોકો ગામ ના ગુ દાડે આમ દર્શન કરતા સમાજ તો અરજીવો કે સારા સારા બોલ્યા આડે અવડે આ દાડે ગમે તે હું આખું બોલે મે <laughs> અમે મુરેવા તો કે ઓપરે આ બધા મારો એમની ઉંમર આપી દે મારી મમ્મા શીખે મારા ખૂટતો હતા મત છે ને ટક માં આમ બોલી ભાષા કઈ લેતા જ નતી આ પણ ભાગમાં છે ને હા છે તો દાદા તમને ખૂટતું ન હોય બા અમને જોયું ને બા તમે હોય તો શીખે ને ના આપોલા નથી કીધું તમારી કલમ ત્રણ ને વ્યવસ્થિત પ્રમાણે કોઈ ચીજ બાકી ના રહે કોઈ ચીજ બાકી ના થાય ફાઇલ નથી થાળી આવી જરા ખાઈ હોય તો બીજું બધું જમી લેવું ખાલી મીઠું પડવું છે ના એવું કોલવાનું જ નહીં ને બોલાવું સારું છે જમી રહ્યું જમવાનું કહી રહ્યા છે કારણ કે જમતા નથી શું કહેવાય કોઈ દુઃખ થાય એવું કરીએ આપડે અમે ઘેર હીરાબાનું અમારું બહેનુ મને ગમે નહી કોઈ કહે મને તો મગજ કચી જાય જ્ઞાન હતું કોન્સ્ટિટ્યુશન મારા શાક લે સાનું શાક લવું કેસે તમને ઠીક લાગે કેવું મારે રોજ બોલવાનું એ પૂછે મારે બોલવાનું કાગળો લાવે તારો કઉન પૂછવા ભૂલી ગયો ભાઈ પછી કાગળો લાવ્યા હોય કઉ કેમ કાગળો તમે કહો ફાય લાગજે મર્યાદા પછી તમારે જે ખાવાનું ખાવાનું તમારે પૂછવાનું એ તમારું અમારે એમ કે તમને જે ઠીક લાગે તે આપડો એક બે લોકો એક રાખો પૈસા જાય તો નઈ પણ મત ના થવા પાંચ પચાસ હજાર વધારે થાય પણ ઘટ્ય જ નહીં મધ્ય મને ચેન ના પડે અને પચાસ ગયા ફરી આજુ કાચ્યતા હજુ લોકો જયંતિ ઉજાર વડા કરે છે મારા જયંતિ જે આ પંચોદ ની હતી ને પંચોતેર હા એને વિચાર એક વખતે એનો મનમાં ભાવના થઈ ભાવના પૂરી કરવી પડે મારી પાસે આપી દાયા પછી હું કેવા લઉં હું તો બધો કમાયો હતો અને કોર્ટે બઉ ગઈ ગઈ સબ ચલિ વડોદરા મુંબઈ મુંબઈ ના સંઘપતિના સંપતિ જુદા લો કયો નો લો લો લો એ કાયદો કાયદા હતો આમ બેઠો કોઈ હતું જેમ જેમ અનુકૂળ આ તેમ બેઠો શું કહે અને તેને બીજે કાય ધર્મ ગાય નવી પડે છે લોકો કે છે તમા દાદા કાયદો બહુ મોટો છે પરમ વિનય પરમ વિનય નો એટલે પરમ વિનય તો ના રખાય તો વિનય માણસ ચાર હજાર જેવું થાય માણસ પણ તમને એમ લાગે કોઈ માણસ જરા ભૂલવાળો નથી દેખાતો અને બધા સુખીયા દેખાય પછી પચાસ તો આવીએ પણ તે પછી રોજ રોજ એવી ચીજ ના મને આપો મીના કે છે કે એને આપો પ્રસાદ કે બે ચાર વખત વધારે ફાયદો દાદા ચડી ગયેલો સીધી થાય ના એટલે આ પ્રસાદ ચાકે બધા આપડો સંઘ એટલો એવો છે કે જ્યાં માર ખાઈ ને માર ખાવાનો શોખ ત્યાં લોકો આપડે આપડે જોઈ ગયું નથી લાઈટ એકદમ તેથી ત્યાં જઈ ત્યાંથી જાવી આવે પ્રશ્ન ઉભો થયો દાદા ભગવાન થ્રુ પ્રત્યેક દાદા ભગવાન ની સાક્ષી શ્રીમંદર સ્વામી નમસ્કાર છો નાની ઉમર નો ના તમારી મને ચાન્સમીટર પ્રસાદ ની ઉમર મારી બાદ અમારે ભાભી છે તે એ માર્ગ પાડ્યા છે પોતા સર હા આ પ્રમુખ સ્વામી એટલે પછી અમારે આવવું હોય ને અમારે ત્યાં રહેવાનું નહીં ભાદર માં તમે આપડે અહી રેજો આખું મકાન ખર્ચાય ને તમારી મારે ભાભી ત્યાં રહે છે એટલે પછી મને કે પ્રમુખ સ્વામી માર પજવણી કરે કરાવડા અને ઉપર રાખ્યો મેળે બધું સારી છે બે ચાર રહ્યા હતા એટલે બોલાયા હતા મને એવું લાગે કે આ યોગી મહારાજ શિષ્ય એટલે મને ઉપર એવો ના જેવું લાગે ને તેમાં મળે કઈ મધું તમે બાળક જોયા કોઈ બધા યોગી મહારાજ શિષ્ય બધા હે અને હું તો જ્ઞાની પુરસ્ક્યો ને એટલે એમને બઉ કોઈ બે જગ્યા મને બોલાયુ એમને બોલાય જોડે છે બંધાયું અમારે ભાભી સાથે પોતે જાતે રહી ને બંધાવડાવ્યું પૈસા પોતા નહિ લોકો પૈસા પણ રહીવટ પોતે કર્યો પ્રિયો નું મંદિર પેલું પેલું મંદિર તો હતું પછી બંધાયું પછી હું જમાયું જમારે શું કયું અને અમારા માથ આવે તો હું પાંચ હજાર આપીશ પણ અમારા માથમાં આવી ના છે ક્યાં સાજાર આપી રહ્યા હું ગયો આપણે એ લોકો વહીવર કર્યો નેશન કરી દાદા જ્યોતિષ વિજ્ઞાન જ્યોતિષ વિજ્ઞાન भी ंग रोको ज्योतिष विद्या કે ભાઈ અમુક આ ગ્રહો હતા ને તે વખતે ના પડે જાણકાર હોય તો થોડું સાચું પડે પણ જીવતો છે તો મારી જ્યોતિ સાચું ના ભાઈ શું કયું આપણે આમ પછી જાનકી ના થે સવારે શું થવાનું છે સાડા પાંચ વાગે અભિષેક કરાવડાવો એટલે બાર ઉઠ્યા બધા આવડાવટા વચિષ્ટ ને રીસા મિત્ર બધા મુનિઓ બધા રાતે કઈ કઈ કઈ નું કઈ કઈ શું કઈ કઈ કઈ બધું ખોટું પડી ને બધું માણસ નો જીવતો છે તો સુધી કાલે ફરશું શું કરે અહંકાર જીવતો છે ને ત્યાં સુધી બાકી આ લોકો કે છે બનવાનું છેવાનું છે આપણે કહીએ તો બંધ રાખે ગાડીઓ ચલાવ આવે પર ચાર ગાડીઓ ચલાવે બંધ રાખે જે બનવાનું છે એ બનવાનું છે તો તમે કહુંગાડી આંખે ગાડીઓ ચલાવો સાવધાની પૂર્વક ચલાવો કેવું અને પછી અથડાય તે વ્યવસ્થિત શું કહ્યું